એટલે ભાવુભાઈ નું કહેવાનું એમ છે ભાવુભાઈ નું કહેવાનું એમ છે કે આપડે એ વિક્ષેપ સ્વીકારીએ મન વિક્ષેપ કરે છે ચિત્ત વિક્ષેપ કરે છે એ સ્વીકારીએ પછી એને રિમુ કરવા પ્રયત્ન કરીએ પ્રયત્ન કરવાનો કેવું રહ્યો છે જેમાં પ્રયત્ન જેમાં કઈ કરવાનું થઈ જાય દોર કરતા વગર કરવાનું શું કરતા હોય તો કરાય બધું કરતા હોય તો કરાય ને અને કરાયું કરાય તો તેને કશું લેવા દેવા નહીં કરતા ના કે ભાઈ એ તો થઈ કઈ કર્યું એનું કસમ કરવાનું ચિત્ત શુદ્ધિ એ દિશ્તો રંગ લાગે ને રંગાઈ લાગે બરોબર નહીં તો રંગ લાગે ને કોઈ નઈ એક માસ એવો નથી લાગે મિત્રો ત્રણ બાવો થઈ ગયો એને એવું ના થાય બાવો જે થઈ ગયો એને એમાં વિક્ષેપો બહુ ના આવે પણ સંસારી ધમાલ થાય એટલે બધું અંધારું ઘોર થઈ જાય ને એટલે વધુ નથી એનો થાય નથી તમે શું થયું તે તમે પછી બાવાનું જેવું કામ બધું કારણ કે ટેસ્ટ ના થાય ને આવું ટેસ્ટ આવી જેમ કે દાવા આવી પર કેમ કે તમે બાબા કેવી ના ભાઈ ના ઝઘડો કયો મોડા એના જેવું બાવાને લાગે ચિંતા થાય સંસાર છે હા તો આ દસ્તા માં આવા મોટી અઝાદી કેવાય આવી સંસારી દશામાં વ્યાપત રીતે રહ્યો સદર્મ આ રહ્યો તે જનરલ વાત આપણી પણ આવતા હવે આ વાતાવરણ બાજુ તો બહુ વિશેષ થવાનું છે બોયલન પન્ના પૈસા ના ભરાય છે રાણે ગંગો ના તત્વો ટેક્સ્ટ કા રોલ બાબાલ તો જોડે લીડ આ હા તો જોડે કઈ થાય બધા સમજો બોલ ને હા કે તનો પરવતી જે તો બધી રોતે જેવું કરકે માં પાઉં જમચા કે આ રસ્તે ના કરી હો હા મેં ભેગ તો મોડે રો કુછાડે પાક મારા માટે શું માર્ગિંગ કરો મારું માર્કિંગ કરશે શું માર્ગિંગ કરો તમે કેવી રીતે વસ્તુ મોઢું કેવી રીતે પાંચ રે છે બસો ત્યાં કેવી રીતે રહે છે દૂધાતી રેડે છે ને આગળ આ માથા માં એવું જુએ છે માતા રા્યા કે ના માં ધોવા દે છે અને ખાસ કરીને જે બ્રહ્મચારીઓ તો એમની શું દશા એવું નશું ભાઈ પૂછે છે દાદા ના વાક્યો બેફામ બોલે અને ઉપયોગ કરે અને ખાસ કરીને જે બ્રહ્મચારીઓ તો એમનું શું થાય દશા તમારું વાક્ય પણ સ્ત્રી હાથે રહેવાનું ને એમને સ્થિર એ ઉદાહરણ છે મળે થઈ જતી રહે પણ વાક્યો નો જેફામ ઉપયોગ કરે છે એની વાત કરું છું હોટલ ની કાલે ફરી વાય છે ને ને તો અસલી માં આ સાલ થી બધા ને મળી છે પણ એક જ ભાઈ પહેલા દાદા નું વાક્ય બોલાય સમજવા માટે વડીલ ને કહો ના બોલાય ને લાયક એક એક જણા કવિરાજ બુદ્ધિ પ્રકાશ મોટા મોટી દવાઓ માણસ થી કોઈ પણ માણસ આવું કયું નહીં મારી કશે કે કોઈ પણ માણસ છે કોઈ પણ માણસ કહ્યું જ નહી ભાઈ પણ માણસ છે કારણ કે સુધારવા નથી આ લોકો ને સુધાર કારણ કે ડ્રાઈવર એની ક્ષમતા બરાબર બઉ બીજી ના કર્યું હોય એ શું મેં આપ્યું કે બધા આવે શું કરે બહુ જ કરું કઈ કશું કરી ખવડાવ પચ્છા છે તારે એટલે કે કઈક થાય તો તમને કોણ ખબર છે આ દુનિયાનો નિયમો છે કે જેને આ અવલંબન જોયું છે તેને એ અવલંબન કરે જેને અવલંબન નથી જોયતું તો એને કેવું તમને એમ કેવું છે કે પાયેલ નિયમ એવો હોવો જોઈએ કે પૈડેલ ની ના કરે તો તમને દુઃખ નિયમો એ ખબર એ તો દિવા દઈ ગયા વિરાજકાર પહેરે આવે ને તો બીજા નું બુખ થાય બાકી કશું હા આ દુનિયા નું કોઈ જાતે દુઃખ પડેલ નથી આ દાદા નું વિજ્ઞાન એવું છે કોઈ જાતે જ નહી આ વિજ્ઞાન એવું છે દુઃખ પડે ભાઈ દૂર એને એને પત્તાવો લાગે એનો એને કયું तो कोई लास्ट तक ये है कैप पर गया पेन और दो प्रेसिजेशन है तो एक ये पूरी आजरा से तार कर रहा है फिर टॉप पर पर एक्सरसाइजेशन वापस आ विचार तो गेट पर आओ लाइक है होटल पर वो बिजनेस और जॉगनेबाजी कर जॉगनेबाजी जो चल रहा है रोज હા મોટું બાદ વધુ બાદ કહેવાનું એક પ્રારંભ ગયા જણા પ્રારંભ ને લીધે છે અમે એમાં કઈકતા પણ જે કઈક છે એ અમારા મુદ્દામાં એ મુદ્રામણ કઈક કરવા ની આવે તો ખરી શબ્દ બહાર છે શું છે મારું કઈક કર્યું એનું પરિણામ મારી દ્રષ્ટિ થશે સરહજ રહે છે જેવો હા સુખી હોય પુરક થાય છે પણ પોશાક પણ ન જાય કે દુઃખમાં શું કરે સુઘ્ નો ના કહે બધા હોય ુખ કરીને બુસ દુઃખ દુઃખ કરી નાખે સુખમાં સુખ્ કરે દુઃખમૈ દુઃખ કરી નાખે તો એવી વસ્તુ છે કુદરતી ક્રિયા એ મને એવું લાગે બ્રહ્મચંદ્ર Thank you. એટલી બધી તમારી બંને ને I don't know why you're a good person. It's a good person. What do you think? I'm sorry. It's a good person. It's okay. It's okay. I'm sorry. I don't know. It's okay. I'm sorry. I don't know. It's okay. I'm sorry. I don't know. આ બીજા લક્ષ મેંકારું ના એમની વાત સામાનની વાત રટણ ના હોય અને સહજ રે અમે બહુ ઉકેલ કરું છું અને પછી જરા એ જોરદાર કે આપ જોયા બીજો કોઈ કુસે બીજા ત્યાં બીજો કોઈ વેસેન મમતા જેવી વ્યવસ્થિત સાથે હોયમ ક્રૂર ના હોય મમતા ન હોય છે એટલે મમતા વગર નો નિર્મમ વગર ના હોય મમતા નથી મમતા નિર્મતા એક પ્રકારની મમતા છે આ મમતા છે નિર્મતા પ્રકારની આજે આ વાત કર્મચારીઓ એવો અનુભવ કરે છે અને એમની પોતાની પણ ફરજિયા હોય છે કર્મચારી અને કુટુંબ જોડે ની બ્રહ્મચારી કે ભાઈ બેન જોડે ની પણ ફરજો હોય છે એ સ્ટેટ પાછા બજાયા જ કરે ને એમની પોતાની જે ફરજો છે વાતો કરવાનું પણ હવે નહી બજાવે થોડાક તેમ છે તમને ખબર પડ્યા જ કરે છે હા સહજ છે બેઠા એટલે ખ્યાલ આવ્યા કરે હા કેમ કાય છે જંગલી ને જંગલી ને જંગલી જંગલી હોય ને જંગલી જ હોય છે લાગ જંગલી ઘણી જંગલી આ અક્કલ કા બુદ્ધુ હે આમ કે જંગલી ગયે તે નહી પાટી છે એર પાસે તો જંગલી કઈ ના આના પર મંજીર કરો તો બઈ સકતા સકવાય તો નહી તો કે દમે માકે દે આપને તો જગત નિર્દોષ શેખાય હતા આપને તો જગત નિર્દોષ જ આપણે સ્વાભાવિક છે આ ધિરાચારી નથી આવ્યા મને એટલો કંટ્રોલ નાખી વાત પણ ના પેલી ભૂલ શું અંજાર શું કહ્યું બરાબર છે તારી સાત ફૂલ માફ કરવામાં આવશે તો જાણું કમિટી નહીં ભાઈ તારે ભૂલે પણ કરે જે કરી તમને જે બતાવીએ કે અમે ભૂલ એ તો એકદમ જતી રહે છે એની ગઈકલી લે તો એક ભૂલ તો એની ગઈ ને મોટા મોટી ભૂલ છે પછી બાકીની શોખ આવે ને એની જોડે ઉડી જવા વધારે પણ અમારે સેવા મારે સામે કામ નથી મને શું ચૂકું એનું કામ કરે સરસ નથી છોકરા જેવું જેવું નહી કરતા બતાવે મેં કુ તો આની ઉછે ઉછેર સારું નહીં સારું પીવું નહીં મને ગુસ્સા ના મજા આવે સારું પીવું નહી બરો રોકડું કે છે हम क्या कर रहे हैं pull in it coming, it's not good enough for you kids…. ….ka…we kids always gangs, guys. They are good enough. They all like us all. They are good enough. Right?Eh…I <laughs> <laughs> mean, here we go… okay. Mac…neloik Hey!!! Cause you both… indict Bien… E¿… ahora qué? Eh… niin …I… 여러분…y we could. Ibi… lo oz… suff…occipa.합니다. Eh…no… souvent. Mas…no…no…no…no….en quite… Yang…no….tup…nya…no…no…no..no…no…no…no…no…no…no…no…. શાસ્ત્ર ની વાત કરતા પ્રિય શબ્દ પણ શાસ્ત્ર માં જયારે વાત કરીએ ત્યારે બઉ સારું લાગે રૂપાળું લાગીએ માં પ્રેય શબ્દ એને એને જ રાત્ર ને એ બધા દુઃખદ વાળું હોય એને જ પ્રેસ ને આ બિલાડી જશે હા એની અંદર મોડું વાપરું હોય તેની અંદર હોય માછું મોડું વાપરું હોય ઓછી શું ભાઈ માત્ર કર્યા કરવા બધા પ્રેય માત્ર બધા હોય માટે ફ્રેય સર્જાવ દેખાયા થઈ પડે છે અને દુઃખદાયુંગદાય થશે પ્રેય ડુખદાય થશે એવું એ વખતે ધ્યાન રાખો આપણે અમુક માં એ ધ્યાન હોય ત્યાર પછી આમાં માટી માલની ગાયક બધા છે